જય સ્વામીનારાયણ યાવદ વિર્જન સક્ત તાવત નિજ પરીવારો રક્ત પશ્ચાદિવતિ જર જર દેહ વાર્તા કી પૃતી ગેહે ભજ ગોવિંદો ગોવિંદમ યાવર્જનશક્ત तावत रक्त निजपरिवार पश्चाज जरजर देहे कॉपी न पृछति गेहे भज गोविंद शंकराचार्यजी महाराज स्वार्थी संसार विशेष समझा श्लोक शंकराचार्य जी एव कहे यवत वित्तोपार्जन शक्त वित्त एट द्रव्यवत ए ज्या सुधी ज्या सुधी कमाणी पैसों घर में आपो त्या सुधी निज परिवार रक्त त्या सुधी तिवार हेत राखे कमाणी कर रूपया घर में आपता बंद थी जाओ तो वर्ताम कौपी ने पृच्छती गेहे पी कोई तरु भाव पूछत नहीं સાચું કે ખોટું અને પછી પશ્ચાતી જર જર દે વૃદ્ધ શરીર થઈ ગયું હોય કમાણી કરી શકતો ન હોય કર હાલતા ના હોય એટલે દિવસો પસાર કરે જીવે આવો સંસાર છે માટે ભજગોવિંદ ભજગોવિંદ માટે ભગવાન ભજી લો આના કાઈ આપણે કહીએ તે પહેલા બહુ જ એટલે બહુ કિંમતી અને મહત્વની વાત થોડીક આપણે કહીએ यह बात जो जीवन में समझाई जाए तो बहु मोटू काम थी जाए समझे आचरण में आ जाए तो पेला समझवा पी आचरवा बहु मजा पेली बात પૈસા કરતા વસ્તુની મહત્તા વધારે છે પૈસા કરતા મહત્વ વધારે છે શ્રીજી મહારાજ માંગરોળ બજારમાં ચાલ્યા જતા હતા ત્યાં હરિભક્તો ને ત્યાં ભોજન પ્રસાદ જમવા ભોજન લેવા માટે જતા હતા રસ્તામાં એક વાણિયાની દુકાન આવી એટલે શ્રીજી મહારાજે વાણિયાને કીધું કે ભાઈ અનાજ નો સંગ્રહ કરજો થોડો વાયડો હડફા માંથી કાઢી એ વખતે ચાંદી ના ને એ આમ ઉછાળીને ખગડાવીને આમ ઢગલો કર્યો આમ ધાર કરી રે સ્વામિનારાયણ મારી પાસે તો રૂપિયાના ઘડા ભેર્યા છે મારે કઈ એવું જરૂર નથી તો શ્રીજી મહારાજે બજાર કાંકરા નીચા ખોબો ભરી અને હજી મારું મનાય તો ઘઉં જુવાર બાજરો ઘરમાં ભરજે પણ વાણિયા એ કઈ માન્યું નહીં અને ઓગણો એટલે ઓગણીસ ઓગણો સિત્તેર કાળ સંવાદ અઢારસો ओगणोतेरो काल पड़ो रूप रूपया करता सु थी। वस्तु ने अनाज मिल रूपिया भरेलाम पढ़ारिया वो आखो परिवार भूखो मरी गुपिया हो તમારે પાણી પીવું છે ચાલો તમારે દવા દેવાની તાકાત છે એક ગ્લાસ તમે લાખ રૂપિયા આપવા તૈયાર છો પણ પાણી હોય તો શું મહત્વનું થયું વસ્તુ મહત્વની ભૂખ લાગી છે તમારી પાસે બેંક બેલેન્સ છે બધું છે રૂપિયા ખિસ્સા છે બેગ ભરી છે રોકડા ભર્યા છે પણ હવે રોટલી ખાવી છે કઈક ખાવાનું ફળ ફૂળ પણ એવી જગ્યા છો કઈ છે જ નહીં સુ ખા થોડી ચાલા રૂપિયા ને પીવાય છે કરોડાધિપતિ છો માથું ચડ્યું છે એક મેટાસીન કે પચીસ પૈસાની હોય પણ રૂપિયા મુકો માથું થોડું દુખતું મટે કપાળ ઉપર રૂપિયા બાંધી દે ઉલટાનું દુખે પણ મટે નહીં પચીસ પૈસા ની મેટાસીન એના સીન મહત્વની છે કરોડો રૂપિયા હોય તો નકામા છે અત્યારે વસ્તુ હોય તો વસ્તુ વેચીને પાછા રૂપિયા થઈ શકે પણ રૂપિયા આપતા મળે રૂપિયા કરતા મહત્વ છે રૂપિયા માંથી વસ્તુ હોય તો મળે નહીતર ના મળે ખર્ચી શકો એમ છો પણ હવે તમારે ટિકિટ જોઈતી હોય ટ્રેન ની પ્લેન ની કાંઈ ની તો મળતી જ નથી શું કરો કેમ જવું ખર્ચી શકો એમ જોવું પડે હવે અમેરિકાને ટિકિટ મળતી નથી તો શું કરો રૂપિયા કરતા વસ્તુનું મહત્વ છે અને વસ્તુ કરતા વ્યક્તિનું મહત્વ છે તમારી પાસે ઘરની અંદર લોટ દાળ શાક ફળ ફૂલ બધું ભર્યું છે પણ હવે કોઈ સુધારી તમને માંદગીની અવસ્થામાં આપે તો ખાઈ શકો પી શકો તમે પથારીમાંથી ઊભા થઈ જ નથી શકતા પાણીનો ગ્લાસ ભરી નથી શકતા તો વસ્તુ તો છે પણ કોણ આપે દવા પડી છે ઇન્જેકશન પડ્યું છે પણ ડોક્ટર મળે તો ને મેડિકલ સ્ટોર બાજુમાં છે પણ હવે ડોક્ટર મળે તો ને વસ્તુ કરતા શું મહત્વનું થયું શું થયું મહત્વની છે બીમાર છો વસ્તુ છે બધું છે પણ કોઈ પાસે આવીને બેસે તો જેવું સારું લાગે હું કઈ વસ્તુ થી મળે એ વ્યક્તિથી મળે પાસે કોઈ હોય તો માં રસ એકલો એકલો શું કરે વસ્તુઓ છે પૈસો છે બોલો ઘરમાં જોઈએ સાથ થી સહકાર થી સથવારા થી કઈક મજા આવે બધી વસ્તુ હોય ઘર ભર્યા બાદર્યા હોય બધું હોય પણ હવે एक ना एक दीक हो वो जाए लिए मरी जाए मृत्यु पा तो वस्तु शु काम नहीं पैसों बदत निकाय बुध एट्ल रूपया करता वस्तु वस्तु करता हने व्यक्ति करता परमात्मा महत्व नगवान महत्व न ગમે તેટલી વ્યક્તિઓ આપણી સાથે હોય સારા હોય સંબંધો હોય હેદભાવ હોય આવો ભાઈ કહેનારા હોય પણ આખરે પરમાત્મા એ આપણો સનાતન બાપ છે આ બધા ટેમ્પરરી બધા છે ક્યારે ભાઈ જાય ન જવું હોય તો વેલા આગળ પાછળ ગમે ત્યારે મૃત્યુ પામે લ્યો કઈ કાયમ કોઈ પકડી રાખો તોય ના રે અને જીવતા હોય તોય ક્યારે દગવતીયે શું ખબર પડે હવે અમારે એને નથી બનતું આવું શું કરો પેલા તો પૂંછડે ગાંઠું વાળી હોય એમ ફરતા હોય અમારે એની અરે નથી હવે અમારે એને બગડી ગયું છે પણ ભગવાન ની અરે સંબંધ જોડ્યો તો પછી ભગવાન આપણને છોડતો નથી એ ભગવાન ભગવાન પાડું છે અને આપણો સાચો બાપ છે સાચા માવતરીય છે બાકી તો આપડે બહુ મહાબાપ બદલી નાખ્યા છે બહુ એટલે બહુ એનું લિસ્ટ આપણને જો આપે ને તો આપડે ગાંડા થઈ જાય એટલા મા બદલ્યા છે એક જ લાયક તમે એસી નેવું વર્ષની જીવો એમાં તમે કેટલા દર્દી બદલ્યા કપડા બધા સીવી દે એ જ છે સીવે એમ શ્રીજી મહારાજે કીધું ના દેહ દેહરૂપી છે માવતર નો કોઈ પાર નથી આપણો સનાતન બાપ ભગવાન છે અને સાચી શાંતિ ત્યાં છે ઘરે જ સુખ હોય એટલે આખરે મહત્વ અતિશય કોઈ તત્વ હોય તો એ ભગવાન છે આજ જ વાત ને થોડીક બીજી રીતે પણ વસ્તુ પૈસા કરતા વસ્તુ મહત્વની પૈસો છે દાટેલો છે ઘરમાં પટારામાં ભર્યા બેંકમાં ભેરા પણ વસ્તુ મહત્વની છે એ પૈસા તમે વાપરો એમાંથી તમે મકાન બનાવો કોઈ અનાજ ઉગાડો કોઈ ગાડી લાવો બંગલા લાવો વસ્તુઓ લાવો કપડા લાવો કઈક સર્જન કરો તો રૂપિયો મહત્વનો એટલે રૂપિયા થી વસ્તુ મહત્વની થાય પીડ્યો જ રીએ તો શું કામ એવું ઘણું દટાયનું પીડ્યું છે તો એને પથ્થર સરખા છે હોય તો શું ન હોય તો શું પણ એ રૂપિયા થી વસ્તુનું સર્જન થાય આ રૂપિયો તો હતો પણ જો આ સરસ મજાનો હોલ સર્જન થયો તો વસ્તુ મહત્વની વરસાદ પડે તો રૂપિયા થોડા વધાય તાપ પડે તો થોડો છાંયો થાય એનાથી વસ્તુનું સર્જન થાય એ મહત્વનું અને વસ્તુઓ અદ્યતન ટેકનોલોજી વાળી વિશ્વમાં આવી ગઈ પણ માણસનું સર્જન થવું જોઈએ ને માણસ ક્યાં માનવતા ક્યાં સુખ વસ્તુઓ નથી આપતી ટેકનોલોજી નથી આપતી હાઈ ફાય સોસાયટી જેવી બધી સવલતો પણ માણસનું સર્જન મહત્વનું છે गरीबी हे साचा मनसो वसता से मानवता है ये वस्तु थी सर्जित थे मानव महान छे है मानस करता भगवान सर्जन थाय अपना जीवन मा भक्ति नर्जन थाय प्रागट्य थे था। भक्ति ने भगवानी उपासना प्रवर्तन थाय ये महत्व था। सूत्र समझाया પૈસા કરતા વસ્તુ કરતા વ્યક્તિ મહત્વની વ્યક્તિ કરતા પરમાત્મા મહત્વના આટલું સમજાય જાય બેડો પા પણ આપણે એનાથી ઊંધું જીવીએ છીએ ઉલટું જીવીએ છીએ ભગવાન કરતા આપણને વ્યક્તિનું મહત્વ વધારે છે વ્યક્તિને વધારે ચાહીએ છે માતા પિતા ભાઈ બેન દીકરા દીકરી પરિવાર સંબંધો સાધુ સાળા સાળી આ તે બધા એ વ્યક્તિઓનું વધારે મહત્વ છે દીકરા દીકરી પરિવાર પતિ પત્ની આ બધા એના માટે તમે જો સાળા સાળી એના બધા માટે આખી જિંદગી કમાવજો ને થાક લાગે છે દોડા દોડી સવારથી ઉઠી રાતે ત્યાં સુધી ધંધા કોના માટે કરો અમારા માટે કરો છો તમે કેટલી તમે ગ્રાહકોની એજન્ટો સરકાર અધિકારી અમલદાર ની કેવી કેટલી ગાડીઓ ખાતા હશો કોઈ બી ખોટું લાગે શા માટે કોના માટે પરિવાર માટે જ ને ભગવાન માટે આટલું કોઈ સહન કરે છે ભગવાન માટે આપણે દસ મિનિટ પૂજામાં આપી તો આપી બાકી ચોવીસ કલાક કોના માટે છે દીકરા દીકરી પરિવાર એના માટે છે લગ્ન કરવા છે ઘોડે ચડવું છે કઈક મનોરજ છે કોઈ કઈ ભગવાન અર્થે લાખો માણસ હોય છોકરા માટે વાત વાતમાં દસ લાખ વાપરી નાખશે અને ઠાકોરજી માટે વર્ષમાં એક વાર રૂપિયા વાપર્યા હોય તો એમ થાય બહુ વાપરી નાખ્યું બઉ અને છોકરા માટે દસ લાખ વાપર્યા હોય એના લગ્નમાં તો કઈ ઓછા કેવાય છે મારે વાપરવાની બહુ ઈચ્છા હતી પણ સારું કરફ્યુ આ બધી તોફાન સુખ ના આવ્યું ધામધૂમથી કરવા પણ હવે શું થયું બઉ ના થઈ શક્યું થોડાક દેશકાળ સારા ના રહ્યા તો દસ લાખ વાપર્યા તોય ઓછા પડ્યા ભગવાન માટે ભાગ્યે હજાર રૂપિયા વાપર્યા તોય બહુ લાગે બઉ અમે દાન પણ બહુ કરીએ કોને છોકરાઓને વિચાર કરો તો ચક્કર થઈ જાય આખી જિંદગી બૈરા છોકરા નાના માટે પરિવાર માટે કેટલી સરભરાજે માંદે આવે તા હોસ્પિટલ થવા ને બીજાને તારા ને સંબંધીઓ આવીને રોકાય પડે ને ચૂરમાન લાપસી ઉછી ઉધારા કરી કરીને કેટલું કરવું પડે ત્યારે જિંદગીમાં તમે એકાદ સાધુ સંતોન રસોઈ દેતા હો ઓલી રોજ રસોઈ દેવી પડે રોજ આખા પરિવાર ના કોઈ આવે પાંચે જણ આવીને બેસી જાય લો એ કે આ અમદાવાદ અમને એમ થયો કે ઉનાળા છે કેસર કેરીને આ રસ રેટલી ને તો દેવી પડે ને શિખર ને એક દી રસપુરી એક બીજું રસોઈ રસોઈ આપવી પડે છે કોણ મહત્વનું વધારે છે ભગવાન કરતા વ્યક્તિ વધારે મહત્વની છે છોકરા માં જેવું હેત હોય એવું કઈ ભગવાન માં હોય એવું ના હોય બૈરામાં જેવું હેત હોય એવું સાધુમાં ન હોય ઓલી નીચો બે ત્રણ ગાડીઓ શું આટલી બધી દેતી હોય તોય ખોટું ન લાગે તમે અકલ વગેરે ના તમારા મીઠું નથી આમ નથી તોય કઈ લાગે હશે એવા છે અને સાધુ એકવાર કીધું હોય તમારે શું આમ કે ઉતાવળ કરવા ખબર નથી પડતી કે અકલ છે કે લે અકલ વગર આટલા બધા વેપાર ધંધા હલાવતા છે ત્યાં કેવું લાગે છે આપણે કોનામાં હેત વધારે છે પરિવારમાં વ્યક્તિમાં એવું ભગવાનમાં નથી એટલે જ વચનામૃત માં ભાગવત કીધું છે કે જેવું પોતાના દેહમાં અને દેહના સંબંધીઓમાં દીકરા દીકરી પત્ની વગેરેમાં જેવું હેત છે એવું હેત જો ભગવાન સાધુમાં થાય તો મોક્ષ દ્વાર ઉઘાડું થઈ જાય કઈ કરવું પડે બીજા સાધનો જ કરવાનું પડે એવું હેત હોવું જોઈએ एव क्या उलटू जीवे भगवान करता है ना भगवान करता व्यक्ति में वारे व्यक्ति करता वस्तु થોડા આગળ વધે એટલે તરત પછી જયારે વેચણી માંડે થાય વસ્તુ આ ટેક્ટર હું રાખીશ પેલું ચોકડી વાળું ખેતર હું રાખીશ આ ભેંસ છે આ મકાન હું રાખીશ ઓલો પ્લોટ હું રાખીશ પેલી દુકાન હું રાખીશ વસ્તુ મહત્વની વ્યક્તિ વિયોગ્યો વાય ભલે હગો ભાઈ હોય એક ઘોડિયામાં બે અવળા પગ નાખીને હું કેમ જોડિયા હોય તો ના હોય એવા હેતુ હોય એક બીજા આગા પાછા જ ગયા હોય તો રડવા માંડે એકબીજાને મૂકીને ખાય નહીં પીએ નહીં બધું ક્યાં સુધી જ્યાં સુધી પરિણા નથી ત્યાં સુધી પછી તરત વસ્તુ કરતા વ્યક્તિનું મહત્વ વસ્તુ વ્યક્તિ કરતા વસ્તુ મહત્વ આવી જાય તરત મંડે આમાં થાલા આ ઘરેણા હું રાખીશ અરે નાનામ નાની સરસ મજાની પેલી ત્રાંબાની ગોળી કાંતે કોઈ હોય ને એ મનમાં વસી જાય ને આ હું રાખીશ આપડે જૂની વાત નથી સાંભળ સાંભળતા ભણવામાં આવતી કાચની બરણી આખું બધું વ્યવહાર વેચી લીધો પણ બરણી એક નાનો ભાઈ કે હું રાખો મોટો કે હું રાખું પછી કોર્ટમાં કેસ કર્યો જજે હાથમાં લીધી કોઈ રીતે ચુકાદો જ ન આવ્યો એ લોકો ના મરી જાવ તો બાપ દાદાની વારસા આમ જેમ અમારે જોયું ઓયલો કે મારે જોઈ પૈસા જજ કે આપો પૈસો નહીં બરણી જોઈ એટલે જજે કીધું મને દેખાડો જ એટલે પછી બરણી આપી હાથમાં જોર આમામા કરીને જજ હાથમાંથી મૂકી દીધી બફ દઈ પડી ફૂટી કાચલા થઈ ગયા જજ કે હવે અર્ધા અર્ધા વેચી લ્યો ચાલ એ સિવાય છૂટકો જ નથી કે વ્યક્તિના સંબંધો ભલે તૂટી જાય પણ વસ્તુ રેવી જો આવીને વસ્તુ છે ને બિલકુલ ઊંધું અને છેવટે જતા જતા વસ્તુ કરતા પછી પૈસા મહત્વ છે બધા જુદા થઈ જાય પછી જેની પાસે બહુ પૈસો હોય એની અરે સારું રાખે પણ કણકો થઈ ગયો હોય એની આરે પછી બહુ સંબંધ રાખે નહી વાસ્તવિક વાત છે ને કયો ગરીબ થઈ જાય આર્થિક નબળો પડી જાય તો સગો ભાઈ હોય કે સગી બેન હોય એ બઉ બોલાવે જોઈ છે દસ હજાર તો શું કરું નાના ભાઈએ મુંબઈ મોટો ભાઈ હતો તેને ફોન કર્યો પેલા લેન્ડલાઈન હતી ને જોડતા ઓપરેટર વચ્ચે રહીને એ તો મજા જ વહી ગયો હવે આજે ફોન જોડાયો હોય તો અઠવાડિયા લાગે આ બાબા ગુજરી ગયા તો કારજમાં ફોન લાગે એવું મોબાઈલ એને ખબર નથી આ એ ફોન ની જે મજા હતી આ હતી ફોન લગાડી લગાડી આંગળી વળી જાય આમાં અને એ પાછો એવો થઈ ગયો ટ્ર બી સીડીમાં મેસેજ છાપો દસ હજાર કિલોમીટર માઇલો ઉપર અમેરિકામાં વિધિના સેકન્ડ ને એના હથેળીમાં છપાઈ જાય વાંચે કેમ છો ઓકે ફાઈન હે છે ને આ કાંઈ સ્વર્ગ આવું નથી હું રમું બોલું હા હા હા બોલો બોલો રમું કેમ છે સારું છે કેમ છે ઘેરથી બધા આ બધાને બઉ સારું છે ભાઈ દસ હજાર રૂપિયા ની જરૂર પડશે વરસાદ લંબાઈ ગયો છે એ દસ હજાર રૂપિયા જરૂર પડશે બિયારણ નાખ્યું હતું બળી ગયું વરસાદ આવ્યો નહીં એટલે બીજું બિયારણ લેવું પડશે જમીન છે બધું છે પણ દસ રૂપિયા આપો શું કીધું કઈ સમજાતું નથી સંભળાતું નથી એ દસ રૂપિયા જોશે બિયારણ લેવા માટે પણ શું કયો છો જરા હરખું બોલો ને વચ્ચે ઓપરેટર હતો તને સંભળાય છે તો ઘા તો દઈ દે મને કઈ નથી સંભળાતું પૈસો મહત્વનો હવે હવે એ વસ્તુ કે ભાઈ કે વ્યક્તિ કોઈ મહત્વના નથી બહુ સારું વચ્ચે ધંધો ચોપટ થઈ ગયો એટલે પછી ભાઈ બેન ને બોલાવે નહી કઈ પ્રસંગ હોય તો ફોન ન કરે કઈ ન્યાય નીકળ્યો હોય તો જાય નઈ બેન કે ભાઈ તમે અહીંયા આવો ને તો ઘા પણ હમણાં ધંધામાં નવરાઈ રહેતી નથી મારા ઘેરેથી થોડો હાજર નરવા રહીએ છોકરાને પરીક્ષાઓ આ શિક્ષકોને એવી બધી માથા કોઈ ઘડીક ટ્યુશન રાખે ને ઘડીક મૂકી દે નવરાય રેતી નથી અને આવવાનું કે છોકરા ને વગર વાંકી રડાવે આ બધું બહુ કરે એટલે બેન બિચારી એમ કે છોકરા બે ત્રણ દિવસ સારું રે તી થઈ ગઈ છે કઠિનાઈ કે ખાવા પીવાનું મળે નઈ છોકરાઓને દૂધ મળે નઈ નાના છે ભાઈ ને ઘેરે થોડુંક દૂધ પાવડું પામે ભાઈ ને લાખો રૂપિયા છે એમાં શું છોકરાને મનાવવા રાજી રાખવા આવે તો એટલે આ કંકાસ કરીને પછી બે સમજી જાય ને એટલે બેન પછી વહી જાય પછી બે જાણ્યો કે હવે આ ભાઈ પણ કઈ આપડો નથી ઘણી વાર એવું ને મોટે ભાગે આવું બને છે પછી બીજા મદદ કરે બીજા મદદ કરે ને દિલથી કરે એમ એવી કરે પણ સગા જે હોય એ મોઢા ફેરવી જાય કારણ કે એ તો પછી બાજવા માટે જીનમાં હોય એવું લાગે વાત વાતમાં બાજવા માટે જન્મ્યા હોય એટલે નથી કીધું સોમણ રાય ને સોમણ મીઠું એનો ઘડ્યો એક પિતરાય સોમણ રાય ને સો મણ મીઠું એનું ભેળું કરી કેવી તીખાશ ખાર મારી નાખ હોય તો એનો એક ઘડ્યો પિતરાય એવા ઝેર હોય એટલે બેન ને ગરીબાય ભાઈ પછી કઈ બોલાવે નહીં પણ ભાઈ આપડે ગામડામાં કેવાય છે ને નળના ગાંડા કઈ નળમાં ન રે એટલે કે કોઈ ગલીમાં કુચીમાં ખાંચામાં કઈ ગાડું સલવાઈ ગયું હોય મોટર હલવાઈ ગયું હોય કાદુમાં નીકળે ને હા ધંધો બેસી ગયો પણ ધીમે ધીમે પાંદડું ફર્યું અને પછી બેન ભાઈ લાખો ની રમતી થઈ ગઈ હવે ભાઈ વાહે રહી ગયો બેન આગળ નીકળી ગઈ એટલે હવે સેજિયા ન જવાનું હોય ને એ બાજુ જાય કે આ આવ્યો તો થયું કે બેન ને મળતા હા બેન બિચારી ચૂરમા લાપસી રસપુરી શ્રીખંડ આ તે કેસરીઓ બધું બધું બઉ જ મારે રાખે એક વાર એવી રીતે થયું એટલે પછી છે કે કે ભાઈ બેન તું આવજે હવે હવે આવજે એમ કે બેન તો જાય નહી જ્યાંથી જે કોયડે બળદ ને ડામ દીધો હોય ત્યાં જાય કોઈ પણ છતાં બઉ આગ્રહ વારે વારે ફોન કરે ભાભી ફોન કરે છોકરા પાસે ઘરેણા નાંદ પહેર્યું જ હોય આવ્યા સ્વાગત થયું બપોરના ભોજન કીધું બેસીએ બાજુ થાળીઓ બધી મુકાણા ખુમચા બધાય પીરસાઈ ગયું એટલે બેને ગળાના નાકના કંઠના હોય ઘરેણા પણ બધા ઘરેણા કાઢીને સામે પાટલા ઉપર ઢગલો પીરો અને પછી એના ઉપર લાડુ ના ટુકડા મૂકે શીખંડ ચડાવે ભજીઓ ચડાવે પૂરીનો ટુકડો ચડાવે એટલે ભાઈ કે બેન શું કરે ઘરેણા ને છે માટે ઘરેણા ને ચડાવ્યું છે લે ઘરેણા ખા બસ ભાઈ ની આંખ માં આંસુ આવી ગયા મોટી બેન હતી એટલે માફી માંગી બેન કે ભાઈ અમે તો મા ઉતર ને ન્યાય અમે તો ગમે તેમ કોઈ દીરી સ્ત્રી નો દેહ છે અમારે ક્યાં બીજું છે પણ ખરા ટાણે તું સગો જન્યતા નો હતો પણ ના આવ્યો ને કાન આવો સંસાર છે આ વાસ્તવિક વાતો છે જ નથી ત્યારે જગમે સ્વારથ કા વે પણ मैंने खबर तक वैराग नहीं थी जाए <laughs> जग में स्वरथ स्वरथ बी न कोई आवे न जावे देखा खूब विचार जग में स्वार क પૂત કમા દીકરો પૂત કમા કર ધન કો લાવે માત કરે ખૂબ પ્યાર મા કરે ખૂબ પ્યાર મારો દીકરો આવ્યો તાત કહે મેરા સુપૂત સપુતા તાત કહે મેરા પૂત સપુતા અકલ મંદ હોશિયાર જગ મે સ્વાથ કહેવા અરે કવિ ગંગ્યા બહુ સરસ બાકી છે માત કહે મેરો પૂત સપુત હે બેની કહે મેરો સુંદર ભૈયા છે મારો પૂત સપૂત હે બેની કહે મેરો સુંદર ભૈયા તાત કહે મેરો હે કુલ દીપક લોક મે લાજ અધિક બઢૈયા નારી કહે મેરો પ્રાણ नारी कहे मेरो प्राण पति जिनके जाके मैं ले बलैया कवि गंग कहे सुन शाह यबर जिनके पास सफेद रुपैया भाई जिनके पास सफेद रुपैया जो पैसो छो जिनके जा में लाऊ बलैया मात कहे मेरो पोत है सपूत है બેની કહે મેરો સુંદર ભાઈ આમાં કોઈ બેન બેઠી હોય ભાઈ બેઠો હોય બધા રાજી રહી જો આમાં બધું પણ એક વાત તમને કહી દેલી શરૂઆત શું કરી ભજન ગાયું એમાં પિતા ઉપર ટોણો માર્યો છે આમાં પણ કીધું મારો પૂત સપૂત હે તાત કહે મેરો હે કુલ દીપક આ બધી વાત કરીને અહિયાં થોડું આપણને અખરે દીકરાઓ સ્વાર્થી હોય છે લગભગ હંડ્રેડ હોય એમ સ્વાર્થ પતી જાય પછી બાપામાં ન જોય એ તો તમે ઘર ઘર ની કથા છે મા બાપ જોય પણ મા સ્વાર્થી હોય અને એના કેન્દ્રમાં પૈસો હોય એ જલ્દી ગળે ઉતરે છતાં એની વાત ચારસો પેલા વર્ષ પેલા કવિ ગંગે અકબરના દરબારમાં કહેશું અકબર કવિ ગંગ કહે શું શાહ અકબર જેને કહે ભાઈ કઈ કઈ ખોટું તો નહીં કીધું હોય ત્યારે જે મેં ભજન ગાયું એક બ્રહ્માનંદ સ્વામી નું છે પુષ્કરના બ્રહ્માનંદ સ્વામી છે સંજ્યાસી બહુ કૃષ્ણ ભક્ત હતા અદભુત એમનું ભજન છે એમણે લખ્યું છે એ વર્ષો પહેલા લખ્યું છે સમજીને કીધું છે ને મા બાપ છોડ્યા નથી ના કેન્દ્રમાં પૈસો છે હા મા બાપ તીર્થરૂપ છે પણ એમાં તીર્થરૂપમાં બદીઓ આવી ગયો હોય તો દૂર કરવી ઘટે હવે ચારસો વર્ષ પેલા એમ કીધું હોય કે માં પૈસા લીધે દીકરાને ચાહે છે બાપ દીકરાને પૈસા માટે ચાહે છે તો આજે કેટલા પર્સન્ટે હા ભલે બીજા બધા સંબંધો સ્વાર્થના છે મા બાપ એટલા સ્વાર્થી નથી પણ બધા જ પરિવારો એવા નથી એમ અમુક એવા પણ પરિવારો છે કે જેની આ કથા છે એવા મા બાપો પણ છે आज कदा थोड़ा टकावारी हमारे थोड़क पड़े हूँ कही बाप हो आप विचार एवं वृत्ति ना आए सा बाप बनी रहे त्रन महीना पहला अपने युवक मंडल ना युवा આવા તો મને ઘણા આટલા વર્ષ થયા ના આવ્યા હોય આવા બધા કિસ્સા આપણી પાસે ના આવ્યા હોય આપડી ધંધો કરવાના જ છે એટલે આવ્યો એક જુવાર થોડો રોવા મળ્યો પછી છાનો રાખ્યો શું છે કે સ્વામી મેં કોમ્પ્યુટર કોર્સ કર્યો નોકરી મળી ગઈ દસ રૂપિયા પગાર છે દસ અને સારું છે એક વર્ષથી નોકરી કરું છું પણ મારા મા બાપને દસ હજાર સંતોષ નથી રોજ કકડાટ કરે છે આ દસ હજારમાં શું પૂરું થાય કઈ પગાર વધારતો નથી બીજે નોકરી ખોલવી જોઈએ કઈક વધારે શીખવું જોઈએ અમે ઘરનો ખર્ચો કેમ કાઢવો હજી મેં તારી સગાઈ કરવી નહીં તને પરણાવવાનો ખર્ચો કેમ કાઢવો આ તારો પગાર ઓછો છે એટલે તો કોઈ સગાઈ જલ્દી થતી નથી કે શું પાની જેમ પડ્યો છો જરા કે સમજતો નથી નાનો નથી ને એવો સ્વામી એવો કકડાટ કરે છે મારે શું કરવું હું થાકી ગયો છું સમજાય એને અને આપણને વિચાર કરતા મૂકી દે છે ને એવા અત્યારે આમાં બેઠા હશે ગણાય કે એના મા બાપે સુખે નહીં રહેવા દેતા હોય સ્વામી આપણને પગાર વધે નોકરી સારી મળે એવી આપણને ઈચ્છા ના હોય પણ અત્યારે કોઈને ન મળતી મને દસ હજારની નોકરી સ્ટેડી મળી હોય તો એ કઈ ઓછું છે અને હજી હું ક્યાં ઘરડો થઈ ગયો છે કે મોટો થઈ ગયો છે મારે બાવીસમો વર્ષ ચાલે છે પણ મારે શું કરવું મેં કીધું આ બધા જ છે સાચું છે પંક્તિઓમાં અને આમે તને જુઓ મા બાપ ને વાલા દવલા ન હોય એવું કહેવાય છે ને સંતાનો બધા સરખા હોય વાલા દવલા ન હોય એ છોકરાઓને ખબર મોટા થાય પછી પડે પણ હોય ખરા વાલા દવલા વાદલા હોય આ વાત કરતા આપણને દુઃખ થાય છે પણ આપણે કેવું પડે એવું વાલા દવલા હોય છે વાલા દવલા પણ એમાં જ હેરાન થાય આ મારી વાત ગણા હા પડતી છે નાભીમાંથી હા પડતી છે ના આ ડોહો હા ચૂકી છો હા હોય છે વાલા અને એમાં પૈસા ને લીધે જયારે મા બાપ ઢળે કોઈ છોકરા તરફ ત્યારે માતૃત્વ હોય સત્સંગ રાખતો હોય સદગુણી હોય સારો હોય ડાયો હોય કયાગ્ર હોય આજ્ઞાંકિત હોય એવું હોય અને ઢળે તો એ માતા પિતા યોગ્ય રીતે નિર્ણય લે છે કે પેલા અનાળી છે એમાં હેત કેમ થાય પણ પેલા છોકરા બીજા સારા હોય સત્સંગ રાખતા હોય બહુ સીધી લાઈન ઉપર હોય પણ પૈસા ઓછા છે એટલે એની યાર બહુ નથી અને પેલા પાસે નાના છોકરાને ખબર નું દઈ દીધું જેના ઉપર ઢળ્યા હોય ને એને ઓલા ને સાવ બાવા કરી નાખે ને એવી હાલત કરતા આવા બહુ જ કિસ્સા હોય છે મારી પાસે ત્યારે આપણને થાય કોણ કે છે કે મા બાપ વાલા દવલા નથી અને કોણ કે છે કે એના પૈસા સંબંધોમાં પૈસો નથી આ એટલા માટે કહીએ છે કે આ વાતો કોઈ મા બાપ કાને જાય તો પાછા મળવા જોઈએ કે માવતર ને શોધતું નથી આના કરતા તમે માવતર ન થયા હોત તો વિશ્વમાં સારો મેસેજ અને તમે ખોટું કરી રહ્યા છો એમાં તમે જોવો બે ત્રણ દીકરા હોય મોટો દીકરો હોય તો જલ્દી કમાઈને નોકરી ધંધે ચડવાનો હોય તો હજી તો ભણે છે કે આગળ વધે છે કે નોકરી ખોળે છે હજી ખોલી નથી તોય છે જે માવતર એને હાજે માંદે બધી રીતે બહુ આમ સરભરા દેખરેખ રાખે એ માંદો પીડ્યો હોય તો આખું ગરમ બે ઊભા પગે થઈ જાય અને બીજા જે નાના હોય તો થાય બધી તો માવતર ને થાય પણ પર્સન્ટેજમાં ફેર પડે સવારે દવાખાને લઈ જવાનું હોય તો બપોર પછી લઈ જાય આટલો તો ફેર પડે અને પેલા ને તો રાતે અડધી રાતે લઈ જાય નહીં મોટાભાઈ ને માથું તું કે મોટાભાઈ ને ફોડકી થઈ છે કારણ કે એને ખબર છે મોટોભાઈ જલ્દી કમાણી કરીને અમારે રૂપિયા લાવ તો થઈ જાય એટલે બસ છે અને એમાં દીકરીઓ પ્રત્યે જે આજે દીકરીને જાણે તો વ્યક્તિ માને જ નહી બધા પરિવાર હું હજી ફરી વાર કહું બધા પરિવારો આવ્યા નથી બધા માવતરો આવ્યા નથી અમુક છે અમુક અને ઘણા છે બધાને લાગુ નથી પડતું પણ છે ખરા દીકરીઓ તો ઘરમાં જેલની જેમ રાખી હોય જેલમાં રાખે ને એમ બહુ દુખી કરતા હોય છે આ ઓગણીસ એપ્રિલ બે હજાર દસ સોમવાર બીજું પાનું દેવેન્દ્ર પટેલે જે કિસ્સો લખ્યો છે એક દીકરીનો વાંચી વાંચવા જેવો છે ન મળે તો મારી પાસે મારી ફાઇલમાં પીડ્યો છો અદભુત લખ્યું છે સત્ય ઘટના એક દીકરી હું ઇન શોર્ટ કહીશ એક દીકરી બહુ હોશિયાર છે ભણતા ભણતા ભણતા ભણતા બેન બારમા આવી એટલે તરત જ દાદા દાદી માતા પિતા બધાએ ભેડા થઈને ફરમાન કરી દીધું હવે તારે ભણવાનું નથી હોય મમ્મી પપ્પા દાદા દાદી મારે તો ભણીને પ્રોફેસર થવું છે મારે થોડી લાઈફમાં આગળ વધવું છે જીવનમાં હવે તને શું ખબર પડે બહુ ચપચપ બોલે છે એટલે પેલી તોય બોલે ને એમણે કીધું તો મારો મોટો ભાઈ કેતુમન આપણે છે એને તમે કોઈ દિવસ કાંઈ કહેતા નથી એ કેવા નખરા કરે છે કેવી સ્ટાઇલો રાખે છે કેવા વાળ વળે છે કેવા કપડાં પહેરે છે ક્યારે મોડો આવે છે કેટલો રખડે છે કેટલો પૈસા ઉડાડે છે મને એનો વિરોધ નથી પણ એ ભણે જ છે ને એ એ મેડિકલ માં ભણે છે એને જરાય ના નથી બેસ્ટ કે તું તો કાલ સવારે પરણી સાસરે વહી જવાની પછી શું અમારે તમારી શું આશા અને ભાઈ તો અમારી ઘટપણની લાકડી છે અમારો આધાર છે એ ટેકો કરે એને ભણાવવો પડે ખરેખર એમને તાત્કાલિક મૂર્તિને ઘરે બોલાવી દેખાડી પસંદ કરાવી આપ પરણાવી દીધી સાસરે મોકલી દીધી ભણવાનું છોડાવી દીધું ભાગજોગી એને જે ઘરે પરણાવી એ કુટુંબ સંસ્કારી સદગુણ નીકળ્યું ભલે પછી ભણી નહીં પણ એને એમ ચૂક દુઃખમાં તો ન પડી નઈ આ તો મને ગમે ત્યાં નાખી દેખેતી રે છે ક્યાંય શક્ય તો ન જ બને પછી ભાઈ તો ડોક્ટર થયો અમેરિકા રેસીડેન્સી મળી ગઈ હોય રહેતા હોય એવા પરિવારની છોકરી સાથે લગ્ન થઈ ગયા અને ભાઈ અમેરિકા જતો રહ્યો થોડો સમય ભાઈ આવજા કરી એકાદ વર્ષ મેં એક વાર આંટો મારી ગયો બીજે વર્ષે આવ્યો ત્રીજે વર્ષે ગયો તો ગયો કોઈ ખબર નહી પિતા અકસ્માતમાં મૃત્યુ થયું ભાઈ આવ્યો નહી જે વૃદ્ધાવસ્થા લાકડી કહેતા આ દીકરીએ અગ્નિસંસ્કાર આપ્યો દાદા દાદી અવસાન થયું માંદા પીડાતા તો સેવા દીકરીએ કરી પોતાનું ઘર સાચવે પાછી અહીં દીકરી એની દાદા દાદી સેવા કરે ઊભે પગે પાંચ પૈસા ખર્ચો એક કરે પણ કોઈથી દાદા દાદી સંભળાવે નહીં દાદા દાદી ને એમ ના કે તું મન નતો હોય તો તમારી વૃદ્ધાસ્થા લાકડી હતી ક્યાંય ગયો બોલે ખાનદાન સંસ્કાર એનો પોતાનો ભાઈનો કોઈ ખબર નહી સેવા કરી દાદા દાદી ગઈ એનો અગ્નિસંસ્કાર પણ દીકરીએ કયો છેવટે મમ્મીનું પણ માંદગી સારવાર અગ્નિસંસ્કાર દીકરીએ કર્યો ભાઈ હજી ક્યાં છે હજી પત્તો નથી બોલ આ તો ઠીક છે દીકરીઓ એટલે એને જણસ જ માને કોઈ વ્યક્તિ ન માને છે ને ક્રૂરતા છે આ એનાથી તમને બહુ એવી વાત કહું કે એ દીકરી ઘરમાં હોય ઘરે હોય પિયર ને ત્યાં ને એમ કરતા કરતા થોડું ઘણું ભણાવે ટૂંકો નાનો કોર્સ કરી અને જો પૈસા કમાતી થઈ જાય મહિને પાંચ છ સાત આઠ દસ બાર પંદર લાવવા માંડે તો હાવભાવ બદલી જાય દીકરી તરફ કમાણી લાવે છે ને કડકડતી લીલી નોટું અંબાવે છે પણ એનાથી ભયંકરવા તે કે પછી એ દીકરીને જલ્દી સગ પણ કરીને પરણાવે જ નહીં કારણ કે પરણાવે સાસરે વહી જાય સાસરે વહી જાય તો કમાણી બંધ થઈ જાય જોયો ને કવિ ગંગા કહેશો કે પાછો સફેદ રૂપૈયા પૈસા થી ચાહે ને જો એવા ઘણા પરિવાર કિસ્સા હોય છે પરણાવે જ નહીં બીજું દીકરા આંખમાં આંસુની જગ્યાએ લોહીના ટસરા આવી જાય તોય પરણાવે નહીં અને કદાચ અત્યારે તમે જોવો છો ને કે દીકરીઓને જ્યાં સારા પૈસા મળે એમ વેચી નાખે વસ્તુ વેચે એમ જ વેચે છે આ માતૃત્વ કલંકિત છે અને આવી બધી બહુ સમાજમાં વધતી જાય છે એટલે કેવું પડે કે આપણા દેશને અનુકૂળ નથી સંસ્કૃતિની આ અપમાન છે પાપ છે આપણે ત્યાં તમને ખબર છે દીકરીના ઘરનું મા બાપ પાણી ન પીવે દીકરીને અપાય પણ એના ઘરનું પાણી પીવાય નહી દીકરીને જેટલું અપાયેલો અપાય જમતા નહીં હવે અગવડતા હોય ને જે જમતા એ વાત અલગ છે પણ દીકરીના ઘરનું પાણી ન પીવે દીકરીને અપાય કેવો જમાનો છે એ લોકો બોલો અને વેચી નાખે છે दहेज प्रथाओं तब उल्टी सूलतीम रायंकर प्रथाओं बामने किता ने कि बारा मार्फतरा थकी आया मार्फत आया है जणस नहीं तो संपूर्ण कब्जो मिलकत हक नहीं विकसवित्वी जीब्रा लगे हला थ जरूर आई वस्तु नहीं जो समझाई जत होने आजे तो राम राम राम घनी कहू मन थे आज आज जन्मव बाई शाप हो अभिशाप सजा एवं थी गये आजना जमाने थोड़ विचारजो कारण के आज मां बाप ने माटे बासना घोड़ा कॉम्पिटिशन में स्पर्धा घोड़े घोड़ाओ उतारे ने स्पर्धाओं में आग घोड़ो निकली जाए विजेता थाय એને ઇનામ મળે ઘોડા ને ખબર નથી શું કામ દોડાવે છે ઘોડા ને તો કઈ ખબર નથી શું ઈનામ મળવાનું છે શું છે શું સ્પર્ધા છે કોમ્પિટિશન શું છે કઈ ખબર નથી પણ માલિક એના ઉપર દાવ લગાવે છે કોરડા ફટકારે છે ટ્રેન્ડ કરે છે દોડાવે છે આગળ નીકળી જાય છે વિજેતા થાય છે બસ અમારો ઘોડો આગળ નીકળી જવો દાવમાં એમ આજે માવતર પોતાના છોકરાને રેસના ઘોડા સમજે છે અને દોડાવે છે અમારો છોકરો દુનિયામાં આગળ નીકળી જવો જોઈએ એના ઉપર જે લગાવેલો દાવ એમને જીતવો જોઈએ પછી એ ડોક્ટર થવો જોઈએ એન્જિનિયર થવો જોઈએ ફલાણું થવો જોઈએ આટલી ઇન્કમ હોવી જોઈએ આવી નોકરી મળવી જોઈએ આવી છોકરી મળવી જોઈએ આવી બધી હોવું જોઈએ આ શું છે દાવ લગાવ્યો છે છોકરા ઉપર બાબુ ભણવા માટે આજે શરૂ કરે છે તો આ દફતર છે જરા પ્રસાદી નું કરી દરાથી માંડ માંડ ઉચકાણ ઓ બાપા આટલું બધું વજન ધાર તો આટલું માગે છે શું કરીએ સ્કૂલ માં માગે છે આટલું અને ઉપાડી શકાય એવા કોલેજ ડાઢા જેવડાય એના હાથમાં કાગલ ને પેન હોય તો હોય આજના ભણી ગયા એટલે તમારે જો એના ખિસ્સામાં ન હોય પેન આપડે કઈ એડ્રેસ લખવું પેન છે ન પેન મળે ના કાગળ મળે ન ચબુરખું મળે એક મોબાઈલ હોય બસ ગમે મારો માછલી ને કાઢે આ કઈ મળે નોકરા ઉપર માં છોકરાઓ ને તો ઊંઘ ગોયો એ ઘણી વાર અમાર પાછળ છે ને એ સવાર માં જે ગાડીઓ બધી સ્કૂલ બસ નાની નાની વાન લેવા આવે ને એ હોર્ન મારતા હોય હું બધું જોઈએ રાખું પછી હવે તો જોવાનું હું આપડી પૂજા બગડે બે ઠાકો છોકરો કેવી કરુણતા છે બિચારાઢગા જેવા દસ દસ ભાગે ઉગે ઉઠે જો કરે છ વાગ્યા તૈયાર કરીને આ બેગ ભરાવી ને જાયોડા ઉપર ડામડો નાખ્યો હોય એમ તૈયાર કરીને લટકાવી દે એ પાણી ની વોટર બેગ તો જુદી કોઈ સ્કૂલોમાં સારું પાણી પીવાનું હોય છે ખાતરી વાળું પીવે તો કમળો થાય મરી જાય ત્રીજે ઈ પાણી છે ને એની થોડું મૂતર ભેળવી પ્રિન્સિપાલ ને પાવવું જોઈએ તો એને ખબર પડે શું વ્યવસ્થા કરો છો ફી લ્યો છો તમે નાના બાળકો ને પાણી નથી આપતા તમે શું બીજું કરી દેવાના સવાર માંથી ઉઠાડે એ સ્કૂલ ત્યાંથી આવે ત્યાં ટીચર તૈયાર હોય અમાર બાબા ને તમારા લેસન તો કરાવી કાઢવાનું હા એટલે એ લેસન કરાવવાના આવતા શિક્ષક આવે અને એ વાળી ઘર કામ કરતી કરતી મમ્મી પાછી પૂછે રાખે થોડો નબળો ના રહેવો નહીં રે તમને હેરાન કરવા તમે અત્યારે જે હેરાન કરો છો એ બધું ગણી ગણી લેવાનો છે એમાંથી પાછો ભલે ડાન્સ મોકલે સંગીત માં મોકલે ને ભલા ને તબલાના ટ્યુશન ભલાના ટ્યુશન ટ્યુશન ઉપર ટ્યુશન એના ઉપર ટ્યુશન ચડી ગયા બાળ પણ જૂટવાઈ ગયું છે એ સાવનકા પાની એ કાગજ કે કિસ્તી વધી જતી હે નગુડિયા પગુડિયા કાગલ કિસ્તી કરીને ઉડાડતા હોય કેવી આપડે જમાના માં બતા પાંચ પાંચ છ છ વર્ષે ભણવા જાતા હે લાટા પાટા શણગારી ને શર્ટ ને મોકલ્યા હોય પાછા ફરે તો ચડી લાવતા મજા એક પ્રકાર આનંદ નિર્દોષતા હતી અને આજે બઉ બહુ માણસ બાળક ને નાનું બાળ પણ જૂટવાઈ ગયું તમે જુઓ શિયાળો આવે ત્યારે એક કાંઈ આંખો તગ તગતી હોય રગોડવા પડે તો એના અલગટયા ખવડાવો તો જ શું કાય પાવર આવી જાય છે બીજા વાયરસ નહીં લાગે પછી હલ આવું બધું રાખ્યું હું વાળું પછી જરીક પવનભાઈ કેમ ફોરેન વાળા અહીંયા આવે છે બઉ બઉ બાળકોની દશા બગાડી નાખી થોડા વખત પેલા જ મને શિક્ષક મેળ્યા એ પ્રાઇમરી ને હોય ને આસુ આવી ગયા મને કે સાંભળ્યું હોકરાઓની જે દશા કરે છે વચ્ચે કોઈ એવી પરીક્ષાઓ લીધી હોય ને એને લઈને તેને મમ્મી પછી આવી હોય એક માર્ક કેમ ઓછો આવ્યો એ છોકરો માસ્ટર ને કેતી જાય આને કેતી જાય છોકરો રડતું જાય આંખી માં આંસુ સમાય નઈ એને જરી કેતી જાય બેટા ધ્યાન રાખવું જોઈએ અહીં કેમ એટલું ઓછું આવ્યું શિક્ષક ને કે અહીં કેમ આમ થઇ ગયું અને તો આટલા માર્ક આવવા જોઈએ આનું તો આટલું આવવું જોઈએ કેજી માં એમાં બધે દાખલ કરવા હોય તો એના ઇન્ટરવ્યુ એના મા બાપ ના ઇન્ટરવ્યુ છોકરા ને ઇન્ટરવ્યુ એટલે આ તે શું દશા માંડી છે લઈ લો ને માણસ છે તમારે ઘરે કઈ કુતરું મૂકવા નથી આવ્યા ઢોર નથી મૂકવા માણસ છે ભગવાનની પ્રતિકૃતિ છે તમે લઈ લો એનું દર્શન કરો તમારા કરતા પવિત્ર છે પાપ નથી કર્યું ભગવાનની મૂર્તિ જેટલી પવિત્ર હોય એટલું બાળક પવિત્ર છે તમે પગે લાગો તમારો દિવસ સુધરી જાય કેટલી કેટલી હેરાનગતિ નાના બાળકોને ત્યારે એમ થાય છે અવતરવું એ જાણે સજા થઈ ગઈ છે હા તમારું બાળક પાછળ ન રહી જાય એની ચિંતા હોય એ સમજી શકાય છે પણ થોડી રહેમ રાખો આવું બધું થોડું વાલથી કરાવો કદાચ કરાવી થોડું વાલથી કરાવ થોડો અડધો કલાક મોડો ઉઠે તો હશે બેટા સુઈ ગયો છે ને કહેવાનું શું એની એની થોડીક એ ધ્યાન રાખો એની અળવિતરાય હોય એના સ્વભાવો હોય સહન કરો મીઠાશથી अमरी पास बहुत तोफान करें से। शान थे। करे आशीर्वाद आप शांत अरे घनश्याम तोफान करता कृष्ण लाल तोफान करताफान कर तोफान कर दिवेल न तोफान करतु वंडियो ठेकी जावा ताकत जो बाक ने बस तब एना वाता तर शू करता थोड़ा मापी ले थोड़े इन्हें सह थोड़ो बहु प्रेम जरूर है वात्सल्यू मोह नहीं विशुद्ध प्रेम आज थोड़ा जरूरी है धर्मी बाबत में सलाह दूनी बलजबरी न कर બેસી જાય માળા નામ ફલાણું ફલાણું કહે ના સમજાવું કરવું એને બિચારા ને હજી શું ખબર હોય ભગવાનનો શું મહિમા છે મનુષ્ય દેહ નો શું આપણે હજી પૂરો નથી સમજ્યા તો એ બિચારું બાળક હવે પાંચ સાત છ વર્ષનું આઠ વર્ષનું કે દસ વર્ષનું થાય તો એને શું ખબર પડે સત્સંગ શું છે સારું છે કે એના કઈ પૂર્વ સંસ્કાર છે કે હજી તોય માને છે માળા કરે છે સંતો પાસે આવે છે મંદિરે આવે છે દર્શન કરે છે હે છે જ્યાં કઈ એનાથી પેલું થઈ જાય તો પાછળ ના પડી જ બગડી ગયો છે એમ ના કહેવાય બહુ એની સાથે જબરજસ્તી કરો તો પછી એને ધર્મ ની પૂજા નફરત થઈ જાય એલર્જી પછી એ ધર્મ છોડી દીધી ગાંધીજી એટલે જ ન ઠર્યા કસ્તુરબા સારી જબરદસ્તી એમણે નભાવી લીધી ઓછી નથી એના ઉપર બળજબરી કરી કસ્તુરબા ઉપર ઘરમાંથી કાઢી મૂક્યા જ આ અડધી રાતે નીકળ્યા બહાર નીકળે गांधी जी पास निर्माणीपण लिख्यू मैं धनीपण आचरू मैंने बाहर काटी मुकी निकल जतीज रे परदेश घर में बाहर काटी मुक्या कस्तूर बात हाला बाहर निकली रहू खोलू बैठा था कम बैठा था? तमने शरम नहीं मैंने तो होते क्या जाऊ तो ठीक तारी आबरू शू गांधी जी के हूँ ढीलों पड़ी गय आ भारतीय नारी से पाचा लै लीधा પણ કસ્તુરમાં સહન કરે હે દીકરાઓ જુઓ ન ઠર્યા ને ગાંધીજી એટલે ધર્મોમાં બહુ જબરદસ્તી નહીં સમજાવવાનું કરે ધીમે ધીમે મોટો થાય ને કરે પાછું તમારું ઉલટું કેવું છે બધી વાતો કેવામાં લાંબુ થઈ જાય છે પણ ખરેખર એને પ્રેમથી લાવવા ટાણે હોય ને ઘણા બધા તો લાવતા જ નથી મંદિરે લાવે જ નહીં સત્સંગમાં લાવે નહીં સાધુઓ પાસે લાવે નહીં ક્યાંય એને દેખાડે જ નહીં કોઈ ધર્મ ધ્યાન કાંઈ પાસે પછી આ શું પાટ તમારી પાસે આવે સ્વામી હવે બહુ કજાડો થઈ ગયો હવે હવે એ પાકે ઘડે કાઠા ના ચડે હવે ઈટ્યા ને તમે એટલે કૂતરા પાળવાનું આવડે છે લોકોને મોપ મોર પોપટ ચકલી પાડવાનું આવડે છે બિલાડા પાડતા આવડે છે પણ માણસ પાળતા આવડતું નથી માણસ પાળતા નથી મા બાપ પણ હોય એનાથી કડવી વાસ્તવિકતા આ મને બહુ આમ પેલું લાગે એટલે કહી દઉં છું મા થઈને ગર્ભમાં બાળકને કાપી નાખતા જીવ કેમ આવતો છે पाप है, नो है, है आप तो खरे खर थोको लगे हूं तो मैं कई नहीं छता अपने विचार करो तो खरेखर हाथ आम राखो थड़को चूकी जाए नवजात बाड़क के बाढ़ जो ऊंची कचरा पेटी में नाखीव जीव क्या मालते જનતાનો માં કુણે મોઢે બોલતું પોતાનું જ ખૂન અને નાખી દેવું આ હા જેને જન્મીને દૂધ એને માતાનું પીવું છે માની છાતીએ વળોગવું છે ત્યાં જનેતા થઈ આમ રોજ બરોજ કિસ્સા આવે છે ને ભાઈ ત્યારે આમ ખરેખર બહુ થાય છે આ દુનિયામાં બહુ આનાથી આનાથી મોટું પાપ ન કહેવાય એટલે બાળક શું વાંક છે અને પછી વેલા રખડતા કૂતરા આવે અને પેલા નજાકત બાળક અથાણાની જેમ એને ખાય આ જનેતા ને કા માલતર ને આ શું કેવું જીવ કે માલતો છે નહીં તો માં એવી છે કે વિકલાંગ બાળક અવતર્યું હોય ને એ મૃત્યુ પામે તો રોવા માંડે રડવા માંડે આંખમાં આંસુ આવી જાય આવી જનતા છે ત્યારે આ કેવી રીતે આ કઈ ખૂનથી બનેલી હશે આ મહિલાઓ કે આમ ઘા કરી દે અને એવા એવા છોકરાઓ ઘણી હાથ લાગી ગયા હોય ઉછરા હોય મોટા મોટા થયા મોટી મોટી પોસ્ટ ડોક્ટરો એન્જિનિયર મોટી સત્તા ઉપર આજે છોકરાઓ બેઠા હોય બધી વાતે સુખી હોય પણ જયારે વાત નીકળે ત્યારે એટલું જ કે છે કે અમે અમારી માનું મોઢું નથી જોયું અમને તો આમને ઉછેર્યા છે એટલે પણ મારી મા ક્યાં છે બાપ છે અમને ખબર નથી એ એવું કે છે કે તમને કચરા પેટીમાં ફેંકી દીધા હતા અમે લઈ આવ્યા છે ભૂલ તમારી છે બાળકની નથી ગેરકાયદેસર તમે છો ગેરકાયદેસર બાળક નથી આવી ક્યારેક ક્યારેક વાતો કરે ને ત્યારે ભાવ આમ એટલી બધી ચીડ ચડે છે ને કે આ બોલતા મને આમ કંઈક થઈ જાય છે શું બોલે ખરે કૂનતા માતા એ નતો બાળકનો ત્યાગ કર્યો અરે નફટ તમે તમારા કૃત્યને સાથે સરખાવો કું કુમારા કર્ણો પ્રયોગ કર્યો અને કર્ણનો જન્મ થયો કુમારા હતા મા કુંતા મુંજાઈ ગયા અને કર્ણનો ત્યાગ કર્યો એના દ્રષ્ટાંતો આપ્યો અરે ભાઈ તમે મા કુંતા તો कूतरा ने हवा कचरा ने हवा कर पेटी बना राजवंशी पोशाक पह नीचे गोदड़ियों पाथरी पथारी पाथरी અને મારા બાળકના ઉછેરમાં કોઈ કચાશ ના આવે માટે હીરા ઝવેરા સુવર્ણના અલંકારો વગેરે બાજુમાં મૂક્યા મોઢામાં દૂધ દીધું સરસ સુરક્ષિત રહેવી પેટીમાં મૂક્યો ગંગાના શાંત પ્રવાહમાં વહાયો સૂર્યનારાયણની એના બાપની સ્તુતિ કરી દેવતાઓની સ્તુતિ કરી સત્કર્મો કર્યા દીકરાને આશીર્વાદ આપ્યા કેટલાય વખત સુધી મારા દીકરાને બધા સાચો જો કરણા થવી જોઈએ હે દીકપાળો દેવતા મૃત્યુ થવું જોઈએ આવી ખેવના કોણ કરે છે જેના અને એને ગંગામાં આવી રીતે એની મજબૂરીને લીધે વહાવી પણ પૂરા આદર અને વાત્સલ્ય પ્રેમ થઈ કૂતરા નાખી ગયા माँ गंगा स्तुति कर दीकजर जलवा छा माता पात्र ने एक आच नहीं खटके जरूर हाँ कर्ण तो पी अधिक सारथी हाथ लागो महाभारत कथा तमने कदाचार કૌભાંડો કર્યા છે આપણા પૂર્વજો ની કથા ની ઇતિહાસ ની તમને ખબર નથી ભૂલાતા જાય છે આજે ટેક્સ બુકો નીકળતા જાય છે એ તો થોડો ઉપકાર ચોપરા સાહેબ કે મહાભારત સિરિયલ બનાવી રામાનંદ સાગર કે રામાયણ બનાવી આખા વિશ્વને આપણી સંસ્કૃતિનો ખ્યાલ આપ્યો કે મહાભારત શું છે રામાયણ શું છે રામ શું છે ભીષ્મ શું છે કર્ણધિરથ નામના સારથીને હાથ લાગ્યો એની પત્ની રાધા સાચો ઉછેરીને મોટો કર્યો પણ ભાઈ સારથી દીકરો સુત દર દર અપમાન तिरस्कार करण ने पड़े ची। राज राजवंश बीज ने नो तेज चेहरो हाल चाल बोली छटा ये थोड़ो भिखारी लागे ए? वात छोड़ो लगे वतो सूर्य दीकरो नो थोड़ो जवान बोले तो आम तिखारा जरता हो વિદ્યા ભણવા જાય તો દ્રોણ ગુરુ ના રાખે અમે રાજવંશી બાળકોને ભણાવીએ છીએ અમે સુધતા નથી હાય હાય કર્ણ માથા પછાડે મારે શસ્ત્રો મને પ્રિય સપનામાં શસ્ત્રો આવે છે હું કેવી રીતે હોઉં શકું હું સારથી દીકરો મને ધનુષમાનના સપના આવે છે પરશુરામ પાસે ભણવા ગયા તો ત્યાંય અપમાન થયા સાપ લાગ્યા દુર્યોધને એને જાળવી લીધો તે જ જોઈ ગયો અમુક માણસો દુષ્ટ પુરુષો હોય ને એ બહુ હોશિયાર હોય માણસ ઓળખવામાં સજ્જનો એટલા ઓળખવામાં હોશિયાર નથી એ બધે ભગવાન ભરોસે ઝાંકતા હોય છે બીજા હા હા એ આ બહુ હોશિયાર માણસને તરત ઓળખી જાય કે આ કોણ આપણને મદદ કરે એમ છે એને લાગ્યું કે આ તેજ છે અંગ નામનો પ્રદેશ હતો એનો રાજા કરીને કર્ણ એને સ્થાપી દીધો હવે બધા સુદપુત્ર મટે અને સુવર્ણના મુગટ અને રાજચિન્નો સાથે કચેરીમાં પધારે પણ છતાંય પેલું સુદ પુત્ર લાગેલું જ રહેતું લાગેલું જ રહેતું બહુ દુખી થયો છે કર્ણ ખરેખર હા લાગે પોતાને લાગે અંદર તો પોતાને બતાવે ને કે હું આખું છું એમ વર્ષો ગયા ટૂંકમાં હવે વાત લઉં છું જ્યાં આપણે થોડું અખરે છે એ મહાભારતના યુદ્ધના મંડાણ થયા અને કર્ણના મદાર ઉપર જ દુર્યોધન મહાભારત દાવ ખેલો હતો કારણ એને ખબર હતી ભીષ્મ દાદા અને ગુરુ દ્રોણ એને તો વાતસલ્ય અર્જુન ઉપર પાંડવ ઉપર છે જ એટલે એ કઈ મારા ઉપર તરફથી બહુ લડે અત્યારનો જે મટ્ટામાં ખેલાડી આવી ગયો એની આઉટ થઈ જાય રન કરે ને ગબડી પડે કઈક કરે એ પૈસા ખાઈ જાય મદદ કરે એવું કે દ્રોણ પાસે અપેક્ષા એને નહોતી પર કર્ણ તો અપમાને એટલા થયા હતા અને પાંડવો થી પેલું બહુ થયું એને દુર્યોધન ને લીધે એટલે જાણે તમામ વિદ્યાઓ અર્જુનને મારવા માટે જે હાંસલ કરતો હતો ઝેર એટલે આમ જાને તે હતું ને ઝેર થઈ ગયું કુસંગ જોવો જે તે જ હતું ઝેર થઈ ગયું રોવાડા રોડા અર્જુન હાથમાં ગાંડી કરે ત્યાં પૃથ્વી પર હલચલ મચવા મળે ઝાડવાઓ ડોલવા એવો બાણાવાળી પણ આ કઈ ઓછો ગાંજયો જાય એવો હતો એનું માથું ભાંગે એવો કર્ણ જ હતો અર્જુન નો એટલે ઓળખી લીધા એના મદાર ઉપર મહાભારત માંડ્યું હતું હવે મહાભારત શરૂ થવા ને વાર છે યુદ્ધ ને કાઉન્ટાઉન શરૂ થઈ ગયું છે અને માં કુંતા ગંગા ને કિનારે જયારે અર્ઘ્યા સૂર્ય પૂજા કરવા માટે કર્ણ આવ્યો છે એકાંત જોઈને માં કુંતા આવ્યા છે કર્ણ પાસે આવે છે કર્ણ જોયું ઓળખ્યા ખૂંતા જ પણ એને ખબર નથી આ મારી માં છે प्रणाम करण गंगा किलो हो दिल बोलो ते पांडव ने पक्षी आ जाओ जीत थ सौ टका हस्तिनापुर राज सिंहसन तमने अर्पण करोलो कर्ण मैं तने कीधु नहीं आटली मोढ़ा मोढ़ हूँ तारी पासे पास क्यार धीरज थी सांभ हाँ हाँ धीरज है क्यों ने कर्ण तू मो मोटो दीकरोनेताते छु सूर्य साक्ष्य कहू आटला आटला वर्षो थी गया मरी माने गोती मैंने जड़ी नही तू આજ તને કરણ યાદ આવ્યો તને ખબર છે કે આ દીકરા રાજવંશી દીકરા એ કેટલા કેટલા અપમાન થયા એ તે દિવસે હસ્તિના પુરના ચોગાન રાજકુમારોને શસ્ત્ર સ્પર્ધા યોજાઈ હતી ત્યારે અંગ પ્રદેશના રાજા તરીકે હું પણ શસ્ત્ર સ્પર્ધામાં આવ્યો ત્યારે કુલગુરુએ મને ત્રાડ મારીને કીધું હતું કે સુત પુત્ર કેટલા દુખ કેટલા અપમાન કેટલા તિરસ્કાર સહ્યા મેં અત્યાર સુધી તું ક્યાં ગઈ આજ તને જયારે વિજય હાથમાંથી જતો લાગે છે અને અર્જુન તને વહેલો છે અર્જુનનું કઈ થવું ન જોઈએ એટલે આજ તું મારી પાસે આમ માં થઈને આવી માં હું તને પગે લાગુ છું પ્રણામ અપરાધ માફ કરજે પણ હવે દુર્યોધન ને પક્ષે રહીને જ લડીશ આશા મૂકી દઈ માં કુંતા પાછા ફરી ગયા છે આ એક ઘટના છે ને એ આપણને થોડી અખરે आ स्वार्थ जुटी कर्ण नी गता माँ कुंता ने मा लाछन एट नहीं आ मजबूरी है कदाच एना कृष्ण कहू तो एटे मां कुंता निर्दोष है ભગવાન શ્રી કૃષ્ણ તો એમની તો વાત જ ના થાય એમનો આશય એ છે કે કોઈ પણ હિસાબે યુદ્ધ બંધ થઈ જાય તમે જોવો ભગવાન કૃષ્ણને કોઈ ખોટું નથી કરવું પણ જો કર્ણ ખડી જાય તો આગળ અર્જુન પાણી બેસી જાય તરત કયા હવે અમારે નથી લડવું એટલે હિંસા બંધ થાય કેટલી વિધવાઓ થતી કેટલાય છોકરાઓ રખડતા અને એ સમૃદ્ધ ભારત હતો પાંચ વર્ષ પહેલા આજે ભિખારી થઈ ગયા છે એનું કારણ મહાભારત યુદ્ધ છે બધી વિદ્યાઓ બધા તેજસ્વી પુરુષો એક સાથે કડુલો બોલી ગયો બ્રહ્માંડ ખેડવી નાખે એવા બધા તેજસ્વી પુરુષો બધા એક સાથે ગયા વાહ શું આ તમારી પાસે આટલી ઇન્ટરનેટ ની ના બધી ભૌગોલિક ને અવકાશી શક્તિઓ છે પણ એના જાણતો વ્યા જાય તો ઠોઠા શું કરવા એવું થઈ ગયું ભારત ખોખું થઈ ગયું ભગવાન શ્રીકૃષ્ણ ને દયા નથી આ ખડી જાય તો યુદ્ધ બંધ થઈ જાય તો સમાધાન થઈ જાય ને કર્ણ રાજા થઈ જાય તો શું વાંધો એટલે મોટલા હતા પછી પોતે આવ્યા છે ખાસ જયારે વેસ્ટી કરવા માટે આવ્યા છે ને હસ્તિનાપુરમાં દૂત બનીને આવ્યા છે અને ત્યારે એને પકડવા માટે દુર્યોધને પ્રયાસ કર્યો અને કોઈ મેસેજ આપી દીધા કે મહારાજ તમને બંદી બનાવી લેવાનો છે દુર્યોધનની નાલાયકી જો આ કૃષ્ણને બંદી કરી અને જેલમાં ઘાલી દો એટલે વાત જ પૂરી થઈ જાય સૈનિકો તૈયાર રાખી દીધા અને કૃષ્ણને કોઈ મેસેજ આપી દીધો હોય કોની મા આને પકડે દેવકી નંદન ને છતાંય કોઈ કીધું ભગવાન શ્રી કૃષ્ણ એટલું મંદ મંદ હસ્યા છે આને દો અને મહાભારતના પેલા રાજ કચેરીમાં બધી ચર્ચા થઈ ને પછી એમાં ભગવાન બધી રજૂઆત કરી પાંડવ પક્ષ વિશેષ કરે છતાં પાંચ ગામ માગ્યા દેશલા પાંચ ગામ આપી દો પાંચે ભાઈઓને એક એક રોટલા ઘડીને ખાશે નડશે નહીં એની ખાતરી આખા દેશ નો રાજ કરે એવો અધિકાર એની પાસે છે એનું રાજ છે મોટો યુધિષ્ઠિર છે પણ છતાંય ચાલો નથી લડવું પણ જયારે બહુ પાંડવો કીધું દુર્યોધન ની વાતને દુર્યોધન સ્વીકારી પછી જયારે વિફર્યો દુર્યોધન બીજા કોઈ ભાડ્યું ને દુર્યોધન પાછો પડી ગયું પકડી લે પણ તમે જોયું બીજ બીજમાં કેટલો ફેર એ વિશ્વરૂપ અર્જુને જોયું પગમાં પડી ગયો દુર્યોધન જોયું કશું ના થયું એવો ને એવો એટલે કે સત્સંગમાં બધા હરખા પાકે એવું નથી પછી એને જયારે તેથી છતાંય વળાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે કર્ણને કીધું છે તું રથ લઈ લેજે મને વળાવવા માટે તું આવજો હોશિયાર તો જોવો અને કર્ણ ને કૃષ્ણને આદર આપતા દેવકી નંદન હું આવીશ પ્રભુ આવીશ એ રથ લઈને બેઠો છે અને એકલા ભગવાન એકલો કર્ણ હસ્તીના પૂર માંથી વાણીમાં કર્ણના ખભા ઉપર હાથ મૂકીને વાલપ્તા કીધું કે કર્ણ આજ હું તને કઉ છું આ બાજુ તમે જો ભગવાન કોઈ કભી કભી ભક્ત કી જરૂરત પડતી કર્ણે એટલી જ ઠંડકથી કીધું પ્રભુ તમે કહો નું ના માનું પણ મને આ વાત બહુ ગમી છે તમને કહો આજે વાત બીજે થાય છે પણ મને બહુ ગમી છે એટલે કર્ણને અહીં સલામ કરવાનું મન થાય ઘડીક આપણને એમ થાય કે ઓલું છે ઘડીક સલામ કરવાનું મન થાય પણ એવો કાંઈક હશે ત્યારે જ કૃષ્ણની બાજુ બેસતા હોય એટલે એને બહુ સમજાયો કે તું આવી જાય રાજસિંહ હાસન તને મળી જાય એને પેલી વાત કાઢી જ નહીં ભગવાન કૃષ્ણ એકમ કોણ માં છે એ બધી વાત કાઢી જ નહીં એ ઉખેડવા માનતા જ નથી सीधी जैक नहीं तू आ जा तू मैं राज सिंहसन अर्जुन तारो दास थी वर्त शे, पांचे से पांचे पांडव तारी चाकरी कर द्रौपदी छठी तारी पत्नी बनसे पांचनी तारी पत्नी बन सी ઓછી લાલચો નહોતી આખું રાહ જ્યા સમૃદ્ધિ અત્યારે હલી જાય રાજકારણ બીજ કરે છે કરણ કીધું માફ કરજો યજુનંદન માફ કરજો એ મારાથી નહી થાય હું દુર્યોધન પક્ષે જ રહીશ દુર્યોધન અને પક્ષે જ મરીશ પછી જે બોલો છે આ વાત તમે મગજમાં કોતરી રાખજો अहियाँ आ रुज कर्ज करण सलाम करने मन थाय कीधु कृष्ण हूँ जा रही है बोलो हूँ जा रही है अमरी हार है अमरु मौत है हूँ ते पक्षे आरु जीवन है राजगादी है हूँ जा पी एट महाराज हूँ दुर्योधन ने पक्षे रही मरवा म साजो आठ ठंडे खुले का हस्तिना राजी पर दुर्योधन न शोभे युधिष्ठिर शोभे साबड़ो हूं जो ते जाइ जीत आप थाय राज मे पर हूं एट आभार वश्छूँ महाराज કે હું આવેલું અસ્થિનાપુર નું રાજ હું દુર્યોધનના ચરણમાં મૂકી દઈશ અને હું ઈચ્છું છું દુર્યોધન નહી રાજા યુધિષ્ઠિર થવો જોઈએ એટલા માટે મારે રાજા નથી મારે તમારે પક્ષે નથી આવવું કારણ કે હું ઈચ્છું છું કે દુર્યોધન અસ્થિનાપુરમાં રાજ યાદી ઉપર ના આવ મને મળેલો રાજ હું એને આપી દઈશ એટલે મારે અસ્તિનાપુર ઉપર તો યુધિષ્ઠિરને જોવા જ હવે આને સલામ કરવી પડે કે નહીં બોલો લો હું એટલા માટે ત્યાં રહું છું અહીંયા રહીશ તો પાછું આપી દઈશ અને અહીંયા રહીશ તો બધું સાફ થઈ જશે ત્યાં જ ગાદી ઉપર યુધિષ્ઠિર મહારાજ બિરાજ ક્યારેક ક્યારેક પાત્રો સમજાતા નથી તો માં એ તો એ સ્વાર્થી નથી એને એટલા ઉદાત ગુણો એના પુત્રોમાં ભર્યા છે તમે જાણો છો महाभारत युद्ध खेलाया अंधूतराष्ट्र ने गांधारी ने मावतर जम मता मा सेवा करी कोई करे आटली हैरानी पी पेले सौ कौरवन पांच पांडव आप एक सौ पांच भाईओ कहवाई आवा संस्कार अपना महाराणी दीकराओने वन वन भटकी क्या कटुवचन दुर्योधन ने कटु गांधारी ने कोई कीधा नहीं ભીમને ઝેર આપી મારી નાખવાનો પ્રયાસ થયા છે ને ભીમ પછી પાછો જીવીત આવ્યો છે ને ત્યારે ભીમને પેલી વાત મા કુંતા બેટા આ વાત તું કોઈને કેતો નહી મને દુર્યોધન ને ઝેર આપ્યું છે કોઈને કેતો ઘરની વાત છે આપડે ઘરમાં જ રખાય આવી વાત કે ત્યાં કોઈને કેતો નહી થઈ ગયું થઈ ગયું બસ ભૂલી જા મારા બેટા ભૂલી જા ભીમ કે પણ આ કેમ ભૂલાય ન હું કોઈને નહીં કહું આવી જનેતા છે પણ થોડું એમ આ એને કૃષ્ણ કહ્યું હશે અને આવ્યા પણ સ્વાર્થ એટલે માલતર સ્વાર્થી થઈ જાય અને બને થોડા પરિવારો છે થોડી માત્રામાં છે પણ એ વિશુદ્ધ માતૃત્વ સમાજમાં વિકસે ને આવી ભૂલો જાય અને સારા મા બાપ સમાજમાં રહે અને પુત્રોને રોષ ઘોડા ન સમજે એના ઉપર બળજબરી ન થાય પોતાની પોતાની મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે છોકરાઓ ઉપર આક્રમણ કરવું એ ન્યાય સારો નથી પોતાની ઈચ્છાઓ પૂરી ન થઈ સુખેતી રહેવાની ના અને બધી પૈસા કરી પછી અમારા છોકરા બધું પૂરી કરે એવી એની પાસે અપેક્ષા રાખીને જ દોડાવવામાં આવે છે માવતર પોતાના ઘર ખોરડા વેચીને છોકરાને ભણાવે છે પેટે પાટા બાંધીને ભણાવે છે બધું વેચીને એને છે છતાંય છોકરો કાઢી મૂકે તોય માવતર એનું ભૂંડું ઈચ્છતા નથી એવો મોટો વર્ગ મા બાપનો છે એ વંદ્ય છે મા બાપ આપણે પેલું રખાય પણ નહીં મા બાપ ભૂલ ચૂક થી કરીને પણ છોકરાઓને કઈ કહી દઈએ તો પણ માવતરને માવતર માનીને પૂજવા એ છોકરો ભગવાનનો રાજીપાનું પાત્ર છે માવતર માવતર જેમ ન વર્તાય હશે કારણ કે એને આપણા મળમૂત્ર ધોયા છે તાવ આવ્યો છે નાના બીમાર પીડા છે ત્યારે એમને ઉજાગરા થઈ છે જીવન આપ્યું છે અને જીવનના દાન થી દાન કયું એટલે માવતરને તો સાચવવા જ રહ્યા ભલે એની ભૂલ એ ભોગવેસ્ટિવારે કઈ ઓછું નતો ને છતાં યુધિષ્ઠ ને માવતરને જેમ કુંતા માતા એને એવી જ રીતે ચરણ ચંપે બધી સેવાના બધું કર્યું છે આજે થોડી થોડી નાની નાની વાતમાં માવતરો પ્રત્યે દીકરાઓ પેલું કરવું ન જોઈએ હા મોટે ભાગે મા બાપ દીકરાઓ માટે ઘસાય છે અને વાત વાતમાં સ્વાર્થી નથી થતા હુંબઈમાં એક બેન એના ભાઈ ને એક બેન એક ભાઈ કે મુંબઈમાં તો તમે જાણો ને રહેવાનું ના અંતર બધું હોય સંકળાશ વાળું અને બધું તકલીફ વાળું હોય બેન એના પતિ એનો દીકરો દીકરી એ ચાર પાંચ જણા એને ત્યાં આવ્યા રોકાયા આઠ એક દિવસ દસેક દિવસ રોકવાનું આયોજન ભાઈને પ્રેમથી છે પ્રેમ છે બેન મારે ઘેરે ન આવે તો કોણ ઘેરે આવે અને ભાઈ સાચવે છે રે છે આનંદ છે રેજો ઓછો ઓછો થાય છે અત્યાર સુધી એને બેનને માટે કાંઈ મુંબઈમાં સારી વસ્તુ મળે તો બેનને મોકલાવી છે વાર પર બે આવે વીર પછલીમાં એવા પર્વે બળેવના રક્ષાબંધનના તીર્થ પાવન પર્વોમાં બેનને ખૂબ આપ્યું છે બેન ને જરાય ઓછો હોવા નિક બેન ને હથે એમાં શું થયું ત્રણ ચાર દિવસ ગયા આ બનેલી ઘટનાની વાત કરું છું બે ચાર દિવસ ગયા ત્યાં એના ભાઈ ઉપર એના શાળાનો ફોન આવ્યો કે અમે ત્રણ ચાર જણા મુંબઈ આવી હશે તમારે ત્યાં આ મૂં જાણો હવે એક તો ખોલી દેવા મકાન હોય આટલી સંકળાયું હોય ચાર પાંચ જણા આ છે બે ત્રણ જણા આ હશે એમાં બે ત્રણ ચાર જણા બીજા આવે કેવી રીતે નિભાવ થાય મુંજાયો એટલે સેજે પછી બેનને કીધું કે બેન મારા ભાઈનો ફોન આ રીતે આવ્યો છે એના કરનાર દીકરો બધા આવે છે તો હવે વ્યવસ્થા કેમ કરશે સુવડામાં ક્યાં અત્યારે રસોડામાં સુઈએ છીએ હવે શું કરું એટલે બેન કે શું પણ એમ બીજું તો કઈ નઈ પણ જો અનુકૂળતા હોય કાલે કાલે આવવાના છે તો આપણે વહેલી જો આપણે ટિકિટની કોઈ અનુકૂળતા થાય અનુકૂળતા હોય તમને તો ભાઈ ની આવી જાય તો એટલે શાળોની આવી જાય તો સચવાઈ જાય બધું એમ જ કીધું ને કે તમે અનુકૂળતા થાય નીકળો એમ એ તો બહુ શિષ્ટ ભાષામાં કીધું ને એને તો બેન કે હા એમાં કઈ વાંધો નહીં કે શું તમારે સમાવેશ તો કરવો પડે ને બેન ઉભી થઈ સામાન પેક મંડી કરવા એટલે ભાઈએ કીધું બેન આજે નહીં કાલે આવે એને મળો સાથે એકવાર ભોજન લયો અને એ રીતે આપણે ટિકિટ નું ગોઠવીએ ત્યાર પછી રાતની ટ્રેનમાં આપણે નીકળી જવાય ના ના પછી હવે મોડું શું કરું જવાનું જ છે તો પછી હવે તમારે વ્યવસ્થા થાય બધું વ્યવસ્થા થાય પણ બેન રાત્ર હજી તો ક્યાં આવ્યા છે એમ આ ભાણિયાઓ બધા છે નાના પછી હવે એમ નઈ પછી આપડે ઘરે પછી હોય તો વધારે સાંકળસ માં એને ફાવે ને બધું લબાતા જલ્દી બધી બાંધી અડધો કલાકમાં તો નીકળી ગયા પછી ભાઈએ ફરીથી ઘણી વખત એને ફોન કર્યા તમે આવો તો એક જ જવાબ દઈએ અમે ત્યાં આવીએ પછી તમારે કોઈ મહેમાન આવી જાય તમને અગવડતા થાય તો નકામું થાય એટલે હવે કરે સારા તે દિન ઘડી ના આગલું બધું રાખ્યું બધું ધૂળધાણી થઈ ગયું ને એક જ વખત માં આ સંસારનું ચિત્ર છો તમે સગા ભાઈઓનું સંબંધીઓનું તમે ખૂબ રાખ્યું હોય પણ એક જ વાર રાખવામાં સહેજ ખેર પડી જાય તમે જોઈ લો આગલું બધું ધૂળ ધાણી થઈ જાય ભગવાન એવા નથી એનું આખી જિંદગી હોય તો એને યાદ કર્યું હોય એટલે કીધું છે શરણાગત પાપ પર્વતમ ગણય ગુણમ પહાડ જેવડા પાપ હોય તો એને ભગવાન સહજાનંદ સ્વામી ગણતા નથી અને અણુ જો સદગુણ કેવું સત્કર્મ અમારા અર્થે કર્યું હોય તો એને બહુ માને છે એવા સહજાનંદ સ્વામી નમસ્કાર છે એની ભક્તિ હું કરું છું એવા પ્રભુ આપણને મળ્યા છે પણ સંસાર નો જો બેન ગયા તે ગયા અને બધા સંબંધોમાં આવું થાય છે મા બાપ જલ્દી વાત વાતમાં આવું થતું નથી કાઢી મૂક્યા હોય ઘરે રેવા દેતા ન હોય જીવાય ન દેતા હોય ઘરે તેડાવતા ન હોય તોય એને છોકરા ઘરે આમંત્રણ ન હોય તોય એને ઘરે કઈ દીકરા દીકરી લગ્ન હોય તોય ડોસોન ડોસી લાકડી લઈને પહોંચી જાય કયો એ એમ ન કયો કે ના અમારે કેમ ને જવાય અને ભાઈઓ બહેનોમાં તમે જોવો એ એકવાર બોલાઈ ગયું હોય પછી આવે જ નહીં એ આવે અમારે પગે લાગે માફી માગે પછી એમને ઠીક પડે તો આવશું માવતર જુદા છે પણ છતાં આપડે કીધું એમ બધી આવી હોય તો એમાંથી દૂર થવી જોઈએ ખોટી રીતો આવી ગઈ ખોટી વૃત્તિ થઈ ગઈ હોય તો મા બાપા પર સુધા બાકી બીજા સંબંધો તો વાત શું થાય હે એ પેલો આગળ ભજન ગાયું એમાંની કડી છે તમે કહેતા ગાઓ હે નારી સુંદર વસ્ત્ર ભૂષણ માંગત Varamvar વા નારી સુંદર Sundar ભૂષણ Bhushan છે ને માંગત હૈ વારવાર જો કર કે ઘર મે નહી દેવે તો દે તો કા ગામ પતિ બેઠો તો એટલે કઈ પૈસા ની વાત નીકળી શકે જે રામજાણે નહીં નીકળ્યું પત્નીએ કીધું તમે જયારે બેઠા હોય ત્યારે પૈસાની વાત પૈસા ની વાત પૈસાની વાત જ કરતા હો પૈસા ને લીધે છે તો પત્ની કે એ તો મને ખબર છે પૈસા લીધે જ હું તારે ત્યાં ટકી છું જગમે સારા અમદાવાદ માં એક બઉ મોટી શોખ ની પેઢી હતી એ ડૂબી ગઈ ને પત્ની તરત પત્ની રાજી છોકરો છોકરી એને છે જે કઈ મન મળ્યું હોય છે એટલે છોકરી બઉ પૈસાદાર બાપ અને આને બહુ ઓછું એવું નઈ પણ મધ્યમ મીડિયમ એટલે લગ્ન કરવા એવી આમ મૌખિક થોડી કર્યા હશે પરણ્યો આપણે રેવો તો આપડે ધારે રેવું આમ તો બધું પણ હવે એમાં એક છોકરી એને મળી વાત જોયું કે છોકરી થોડી કઈ નરમ પડી ગયેલી એટલે એને કીધું કેમ શું છે તો કે મુશ્કેલી આવી ગઈ છે મારા બાપનો ધંધો કેટલો જામેલો ધંધો બેસી ગયો છે બધું સાફ થઈ ગયું કદાચ થોડુંક દેવું પણ થઈ ગયું છે આ એક પૈસાની બહુ મોટી મુશ્કેલી ઉભી થઈ ગઈ એ મને ચિંતા છે અને ઊભો થઈને કે મને ખબર જ હતી કે આપડા લગ્ન ક્યાંક વિઘ્ન પડશે જુઓ વિઘ્ન પડશે આ પૈસો ગયો એટલે વિઘ્ન પીડ્યું ઓછા છો કઈ તમે પુરુષ જાત ઓછી છે બહરાની વાત આવે ત્યારે ઢીલા પડી ગયા કઈ બોલ્યા આગળ લી નહીં એટલે સગાઈ જ ન થાય તો લવું જ્યાં શું હશે ખબર નઈ વાન હશે રૂપ છે એવું છે કઈ આપણે ખબર નહીં પણ કોઈ રીતે સગાઈ થાય નહીં પછી મા બાપે કઈક એવો નિર્ણય કરી લીધો હશે કે કોઈ પણ રીતે સગાઈ કરવી એટલે છોકરી મા બાપે કીધું જો અમે તો નક્કી કર્યું છે અમારી દીકરીને જે હાથ લે એની અરે સગા કરે તો અમારે જમાય એટલે છોકરો તમને કીધું આ અમારો આજનો નિર્ણય છે તમારો વિચાર કઈ દો તો એ લોકો કે મને છ મહિના ટાઈમ આપો હું કહીશ ના ના હવે મજાની વાત આવે છે निर्णय कर महीना लागे निर्णय तो एक मिनिट मैं शरीर नजन छे तो ब्या किलो है, दस किलो जाए तो चांदी जग में स्वाथ का शंकराचार्य जी कहे या वित्त तो उपार्जन सक बकात राखवा करी एनु मठ ओ लगाड़वधी बात मन में राखी आग जो बात कर याद रखी कही पैसा करता वस्तु महत्व करता व्यक्ति महत्व व्यक्ति करता भगवान भगवान महत्व है कारण कि य एक वादे पी तोड़ता बीजा बदा स्वार्थी है स्वार्थ में केन्द्र पैसों एज आ दुनिया की रीतरसम है मजा की बात बाकी है ये तो बाकी बस बाकी आजे आटलू बस आटलू पचाव बाकीन बाकी बोलो बाकी। सहजानंद स्वामी महाराज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 आम करने की सतत सारी साथे देवदर्शन माटे प्रवृतिओवदर्शन माटे सतत जोड़े रहो